એનું પ્રમાણ પોતાનું હવે પ્રમાણે કરવું શું કરવું સમજ ને પણ એવું કહે છે દાદા કે તેર દિવસ સુધી હાથમાં ઘરમાં ભટકતો રહે હજુ ખોટું નથી કઈ ખોટું હતું નથી શીખવાડે ના આત્મા કરી ગયા હોય ને બધા જમાડ કૂટી ગયો ત્યાંથી એના મતે ભેગા થાય દુષપાક થાય માટે રાખ્યું છે આ લોકો ને દોરવણી આપી આવી શું કર્યું ગરુ પુરાણ ભગવાન નહીં લખ્યા ના કરે બધું બારનું તેરવું બધું છતાં વ્યવહાર ચલાવવા માટે લોકોને દબાણ થાય દબાણ થયા તારે ખેડ પણ કરે ને લોકો જમાડ છે પોતાને શું સ્પૂર્ણા થઈ તે પૂર્ણા આવી લખી છે શા માટે બોલ્યા નથી પણ સ્પૂર્ણા થઈ અહીંયા આગળ વિગતવાર લખી છે તે વખતે કઈક આવું સ્પૂર્ણ સંપૂર્ણ પ્રગટ થઈ ગયેલા દાદા ભગવાન ના દર્શન કરવા અમારા અહંકાર ને આપીને સમર્પણ કરી તેને ઓગાળી નાખવા ઓગાળી નાખવા પેલા ભરેલો ઉભો થાય ઉભો થાય એટલે ચાહ થઈ છે અને આપતી નો વ્યવહાર જોવા કાંક આપતી જણાવ્યું કે અમારું આચરણ એ જ ઉપદેશ છે આ અમારો વ્યવહાર જોયે ને તો મા કલ્યાણ થઈ જાય એના મનમાં હાથ છે એ હોય કે મારા નિશ્ચય છે વાર ના રાખી અમે કેમ બોલીએ છીએ કેવો આવકાર આપીએ છીએ કેમ સામાજ જોડે વર્તીએ છીએ કેવી રીતે સંભાવે નિકાલ કરીએ છીએ અને તેમ સર ભાવે થઈને આવો વ્યવહાર જોવા તે બઉ સારી વાત મૂકી રાખવા કાઠમા ત્રણ અવસ્થા થઈ સમજણ પેલી માની લઈએ સમજણ આવી પણ જણાતું નથી તેમ અનુભવાતું નથી તો એ અમને કહો સમજવા જાણવા સમજવા સમજવા અને જાણવા માંડે છે પણ અનુભવ અનુભવાનું સમજવું છે પણ આ ફટકડી નવી તપાસ કોઈ પણ રસ્તે કરી હું તો છોડીને જીતી ચાકી ને જો આ વ્યવહાર થી કઉ છું પણ આ ફટકડી છે એવું એને સમજમાં આવી ગયું પ્રતિ સાકર તમ સમજમાં આવે એ છે શબ્દથી વર્ણન થાય નથી એ જીભ ઉપર મૂકવામાં આવે તારે થાય કેવું એટલે જીભ ઉપર મૂક્યા લે અનુભવ કહેવાય પછી અનુભવ જાય નહી ખરેખર સાકરનો સાથ ચાખ્યો હતો ને અનુભવ કોઈ અવતારમાં જાય નહીં અનુભવ ઉડી ના જાય એટલા માટે અનુભવ માણસ ખતમ થઈ જાય ને એનો ઝેર ના તો પારખા ના હોય ને પારખા ના હોય અનુભવ કરો ના જાતિ ને ક્યાંથી આવ્યું છે મરી જાય એવું છે કારણ માં આવે છે નથી કરતો સજ ને હારે લાગે નાખી દે અને કઈ ભગવાન મારવા આપણું અભી ને ખાતું એ મરી ગયો ભગવાન છે બીજી વસ્તુ ભગવાન ની જરૂર ની જરૂર છે બધી વસ્તુ જરૂર છે આવી સાયન્ટિફિક થતો આવી નથી અહીંયા તો દાદા નથી ખાતું હું લોકોને કઉ છું ભગવાને કર્યું અને પુરાવા માં દેખાડું પુરાવો તો મારી પાસે કોઈ છે નહીં ઢોકા કર્યા એટલે પુરાવો છે ના ભાઈ કે હું બાપ સુધી મારા થયું બાપ ના થાય એ પુરાવો છે પણ ભગવાન બતાવો હમતા ઢોગા ઢોક કરી ભગવો છો છતાં નીચલા સ્ટેજ માં ભગવાન જરૂર છે જ્યાં આગળ સ્ટેજ નીચું છે બાલ મંદિર ત્યાં ભગવાન જરૂર છે ત્યાં ભગવાનનો આકરો લીધો શું આકરો લીધો ત્યાં વ્યવસ્થિત સમજાયું નથી એટલે શું કે ભગવાન ને ગમ્યું એ ખરું કેમ તો આ સ્ટોપ થાય છે શું કરે છે ભગવાન ને ખરું એટલે અવલંબન કરી છે ને તો એને શાંતિ થાય છે ને ગમે તે વ્યવસ્થા ના સમજાય પણ હા કઈ પણ આ નિમિત્તે કઈ સ્ટોપ થાય છે એટલે ભગવાન જરૂર છે નીચલા છેડ માં જેને મોકલી દેવું હોય તેને નથી જરૂર જેમ છે વાસ્તિક જાણવું છે મોક હોય અને સંસારમાં રહેવું હોય તો તમારે રિલેટિવ જ્ઞાનથી ચાલી શકે જો સારું કરવું તે રિલેટિવ ખરાબ કરવું તે રિલેટિવ કેમ લાગે છે હાથમાં એવો પ્રગટ થઈ ગયો છે બારવટી વિચાર આમ કરી સ્વસ્તિક વિચાર એ શું છે કે ચાર પાસે ચાર ગતિ છે અને વચ્ચે મગ છે મોક્ષ પાંચમી ગતિ એનો આ થાય છે સ્વસ્તિક કરી છે ઊંડો અર્થ નથી એનો સ્વસ્તિક સ્વસ્તિક નો અર્થ બીજો વાંચ્યો લોકો એક જાત ના નથી લોકો ત્યાં ચારા આવ્યું એમની શું એમના બાપનું શું જાય છે જવાબદારી છે ને રિસ્પોન્સિબલ હેડ છે ને ને ને ને આવી તો ચીજો સમજવાની કઈ રહી સમજ बीजो प्रश्न कल्प रक्षण गायित्यकारों साहित्य अमुक गाय कल्प वृक्ष आहित्य वर्णन आए जुड़े साहित्यकार बैठा है સાહિત્ય નથીષભદેવ ભગવાન ના જન્મ થયો ત્યાં સુધી કલ્પ વૃક્ષ હતા પછી આરો બદલ્યો એટલે આજે સવારમાં પાંચ વાગે તારું હોય અને છ વાગે તો જવાનું થાય એવો આરો બદલ્યો એટલે પછી કલ્પક્ષ બધા ફળ ના મળ્યા એટલે ભગવાનને ઋષદેવ ભગવાને શું કરવું પડ્યું ઉપદેશ આપવા માંડ્યો કે ભાઈ હસી કૃષિ એટલે તમે આ ખેતીવાડી શરૂ કરી દો ચાલો એવું કરે બધું શું અને ફ્રૂટ એવા માટે આવડું એક બે ફ્રૂટ થઈ જુ પચાસ જાતના ફ્રૂટ એટલે ઘેર કશું ખેતીવાડી કશું કરવું ના પડે એટલે કલ્પનાક્ષતા એ અત્યારે શું કેવાય છે કલ્પનાક્ષે જ ગયા શું એનો કાળ પૂરો થઈ ગયો પણ નામ તો રહે ને કલ્પનાક્ષ તે સંબંધમાં કામ જરૂર બને ત્રીજો પ્રશ્ન પારસ મણી માં સ્પર્શી લોખંડ સોનું બને છે નહી છે તે કપડું ના રહે તો બને પારસ મણી હોય અને લોખંડ વચ્ચે અંતરપટ ના હોય તો બને તમે બધા પાસ મહિના સંઘ થી પાર્ક માં થયા બધું હોનું બને એ આના ઉપર દાખલો છે એ તો પણ પાર્ક માં સ્વાદ આવ્યો નહિ ભૌતિક પારસ મળી સોનું બનાવવાના પ્રશ્ન પારસ મળી નું સોનું બનાવવા ને સોનું બનાવવા ને છે એવી વાત ઉપર નથી આપડે અહીંયા ગયા હોય થઈ જાય અને કોલેજ માં મોકલ્યો માસ્તર શીધું બધું ચોંપડી વાંચેલું ભાઈ ચોપડી વાંચેલું ચાલે પેલું છ મહિના મળે પછી કાગવાળી છે શ્રીમદ રાત્રો માથ્યું છે રાત્રેરું બધું થઈ ગયું તમારે તો વિશેષ આનંદ રહેશે એ શું કે આટલા ગુણો હોય તો આત્મા સ્વામી પામવાનું ઉત્તમ પાત્ર વિશાલ બુદ્ધિ હોય વિશાળ બુદ્ધિ વિશાલ બુદ્ધિ આ જે બુદ્ધિ છે ને પોતાની વિશાલ બુદ્ધિ પછી મધ્યસ્થ હતા મધ્યસ્થ આવી જાય ને તો એ રીતે આગળ થઈ જાય ને અને સરળતા જીતેન્દ્રિય ભણવું આના પક્ષ માં નહી પડવું આના પક્ષ માંડવું મધ્યસ્થા શું જે આપડે રાખીએ છીએ પક્ષમાં ના પડે તો મધ્યસ્થ પક્ષમાં નહીં પડતા પડાય પછી સરળતા સરળતા જાય કપટ જાય તો સરળ જાય સરળતા સરળ થાય એમને એમ થઈ ગયું તો આજે એને હાથો હતો આજ્ઞા પાવીને એ બધું આવું કસાયો થી મુક્ત થાય એટલે ભગવાન થયો જીતેન્દ્રિ પણ એટલું ભગવાન થઈ આવું પાત્ર ખોલવું જડ્યા ની હોય ની બધી एक प्रश्न सौ आकृति चित्रकिल જેમ એટલે આવી ટાઈપ ના જવા જોઈએ કૃષ્ણ એટલે એના હાથમાં મુરલી માંથી મુગઢ રામ એટલે ધનુષ્ય હોવા જોઈએ તો એ બધું શું હશે કે જે પરમજી પેલું સ્ટેચ્યુ ની વાત કરી ને મોહનસિંહ ભાઈ તો કે આ બધા જે મૂર્તિઓ બનાવે છે ફોટા બનાવે છે રામ નું મહાવીર નું કૃષ્ણ નું તો કે સૌથી પહેલા કોને રામ જોયા હશે કે જે રીતના એમનો આવી રીતનો આકાર બનાવે ધનુષ બનાવે આ બધું બનાવે કૃષ્ણ ની મુરલી બનાવે તો આ લોકો કોને કોઈ આનો રેફરન્સ કોને મળેલો જોયેલા હોય જોયેલા વગર ને માફ કરે ને તે સાચી એટલે આખી દુનિયા જ કલ્પિત છે હા કોણ કરે મોહનસિંહ જાદવ શિલ્પી ભાઈ બે કલાક સુધી મારી નું ના કશું મૂર્તિ એટલે મૂર્તિ તમારે માનવાની એમની સ્થાપના કરવાની કામ આવી છે બેઠો થઈશ્વર રૂબરૂ જોઈન કરી શકે જોઈન કરી શકે તો કોઈ વર્ણન કરે અને મૂર્તિ બનાવે એવું બને નહીં એટલે એમ જ કે છે કે જેને પ્રથમ મૂર્તિ બનાવી હશે એને ભગવાન જોયા હશે બે જગા ની મૂર્તિઓ બંને ફેર હોય નહીં અને એને આ લેવા દે ને આ પ્રશ્ન જ ના ભાઈ આ પ્રશ્ન પ્રશ્ન જ કેવા દે જરૂર છે અંદર છે તે બહાર નથી જે દેખાય છે જે દેખાય છે જે છે એમાં કોઈ જાત આત્મતત્વ છે જે દેખાય છે બાર નથી આપડી વચ્ચે ખાલી જગા માં શું ખાલી જગ્યા બધા એ જીવો છે તેની અંદર જીવો છે ત્યારે બી આત્મા છે બહાર નથી ધારો કે આ ટેબલ ની ઘનતા અલગ છે તો તેટલા એરિયામાં એ તત્વ ખજી ગયું એ તત્વ છે જ નહીં પછી ખૂબ રહી આપડે આ બેઠા છે એટલા એરિયામાં જીવો ના હોય કસી જાય જીવ થી ભરેલું છે ના ના ના જીવ વાકે ના દેખાય એવા રિયલ અને રિલેટીવ સમજો છું પરંતુ સમગ્ર રીતે જોતો એક જ હાથમાં છે સમગ્ર રીતે જોતો રિયલ બીપોઈન્ટ એક હાથમાં છે જુદા જુદા છે જેમ હોનું હોય તે બધે હોનુ જ છે પણ લગડીઓ જયારે તૂટી પડી તો લગડીઓ આ લગડી ગમે તો ઉકાળશો એમ કહી રીતે ઠંડકમાં પડી હોય કેટલા કેટલા એ મોક્ષમાં મજા કરે છે અત્યારે અને કેટલાક છે એક હાથમાં હોય તો આવું બને નહી પણ રિલેટિવ સમારી રહેશે જો અમારા કયા પણ ખોરા દ ને ભૌતિક પ્રશ્નો ઉભા થાય છે વિકલ્પો ત્યાં ઉત્તર મળતા શું કયું અહિયાં પ્રશ્ન કોઈને કરવા પડ્યો નથી જ્ઞાન લીધા બધી પ્રશ્ન જ કરવા પડતો હતો કરે તો એ ટાઈમ બધા છે મારું મન એ બઉ મજબૂત છે મન આટલું બધબૂત ઘસારો તો થાય ને રોજ અત્યાર સુધી દસ કલાક સાત કલાક વાળી બોલે છે એ લોકો કે બે કલાક થઈ જાય છે મારો મજબૂત નિમિત્ત નું ભ મારા મિત્ર બહુ મજબૂત મંત નામ કોઈ એક જ મંત મજબૂત બઉ ભારે માણસ કાઠું બાર એવું પણ સારી માણસ બઉ જ કોઈને ગોઠ્યા જ નહીં જૈન છે માવીને તો માણ માવીને જોયા ઉચિત માન કે હું તો જુએ તો માનું કેસ મારા દયા માં આવે ને મને ખાતરી થાય તો ક્લાસ ચાલે છે જરા કરતા પડે બધા માણસ તેથી એમ તો ભલું થવાનું છે એમ ખાતરી થાય ને આપણને ગમે તેવું ચડી ગયું છે માણસ એવા જ છે તે તમાકુ કેવી સ્ટ્રોંગ બહુ સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ એટલે એના આપતા કરવા પડે એટલે આ ઉપાધી ના હોય ને પાણી ના આવે તમારે આપેલ એરિંગ કરવાનું હું જેમ નમસ્કાર બધા કરે વધો કરો સાચા નમસ્કાર છે કે મારે ભગવાન ખેડ છે ચાર ડિગ્રી નો ચાર ડિગ્રી મારી થાય તો મોટા અઠાવન વર્ષ આ દીકરા નઈ તો ગાડી હોય ને દીકરી ગાય ને બાર જાય તમારે મોટી કામકાજ થાય ને ગરી વાર નું ગયું આ તો બધું અમારું કામ કર્યું કેમ સદા હું તૈયાર છું તમને તો વેલી બોલવા આવતા ને મને પણ ખાવાનું દે લે તે ના દેતા આવું આવું તો મને મારે દેવું કિદાર પાવર પાટલા ખાને કે કરી દેવાનું કે ના કે તો એનું એનું ચાલશે જેને ઇન્ટરનેટ એક માસ સબસ્ક્રાઇબ કર્યું કેમ બાયદો નથી એક બેલે કે ઇન્સ્ટન્ટ છે શું કઈ બાયને જે કઈ કનેક્શન તો એ સાબાઈ જેરી બાયને છે આ કોરે તેમ બોલ દિયો કે મારું ખોલ્યા એના ફાઈલ બધી બધી આનું આનું છે એ કુમારી ભાતી છે મને કહી દે પોફર મેંગારે છે અમાર દહીં કે પહેલા પહેલા દહીં હા અને મને આ લોકો નું વાલ લઈ એમ ભાઈ તો ના એ તો એ સાડી ગાડી બરોબર હા પણ જોઈએ જમશે દાબા એ લોકો પેલાનો ઉતરી હોય ને આ એ લોકો તો કે આમ કામમાં બીજું આવ્યું કામમાં જાણવા જે કે એવી જગ્યા નહીં કરે છે મહાત્મા ભાભાઈ વકીલે ત્યા બરોડા ઉપરથી ભજન આવે ને આવે તો ખસી વાવ વાપુ થાય મા આવી જાય તો બબે ના પર કે લી મુકે એમાં મુશ્કેલી ઉભી થાય એટલે લા પર તો ધાત હે બટી નથી એટલે લા માટે કહી ને સત્યંગ કરોવાય ને સત્યંગ ઉગળ નહી ધાય પર ધાત હે બહુ થી ગાઢ છે તો કેડા હુ કહીએ ચંદા હમજા દે દે કે સદન કૃપાતી દે જ્ઞાની કૃપવા અને ચડેલા કાટ મન સંચા મન ના જે સંચાર મન જે છે તેના ઉપર મન જે ગલન થઈ રહ્યું છે પણ ગલન થઈ રહ્યું એકતા થાય ગલન મના થાય ચાલે છે गलन चले चले चले तरीके उन्मत सुधीना ખબર પડી છતાં પણ અમને કોઈ વખતે દંડ્યા નથી ઠપકો આપ્યો નથી શંકા શંકા પણ જાદુ થી સુતા હતા શંકા કહી શંકા નથી શંકા પડી હતી ચંક્યા કરેલ લખ્યો છતાં જયારે હોય ત્યારે કાગર કેમ લાગ્યો શંકા કેમ રાખ્યો રાખે શંકા શંકા નાખે તો બી રાખે સાધનુક રાખવાનો વાણી ભેગો થયો મે ખબર પૂછીને કશું બન્યું નથી એટલે ગેરબી જાદુ કે બહુ મોટું વાક્ય જગત જગત અજાયબ પામેપરીત કરી આવું પેલા ભાઈ જોડે બન્યું કવિને લાગે ને એટલે વાક્ય લખે दर्शन तो दर्ज हो नीति नीरोधी होने दर्शन बहुत आ राजकीय बोलबोल करें तो एना समझाई जाए રાખે બોલ બોલ કરે દાદા ની ભક્તિ કીર્તન ભક્તિ કેવાય એના કીર્તન ભક્તિ માં જાય કીર્તન ભક્તિ માં જે જે કીર્તન ભક્તિ કરે તે હો થઈ જાય ઉલ્લાસ ઉલ્લાસ કીર્તન ભક્તિ દોષ ના દેખાવ જે હસી ને હસી ને શું મળું ચડી ગયા હસી ત્યાં સુધી જવા ને આપડે તે તે છે ને પચી એટલે આઈ ગયા શીખ